આ બ્રહ્મ સંબંધ એ વસ્તુ જુદી છે વર્ભા ત્યારે કરાવતા હતા એમાં પ્રગથ્યું છે જવાના માટે એનું પ્રગથ્ય પણ એનું પરિણામ ક્યારે આવે બ્રહ્મ થાય તો એટલે જ્ઞાની પુરુષ હોય તો ભ્રમ ની નિષ્ઠા બેસે એ ગધુ કપાયું આ ભૂમ શું કહ્યું એ ભ્રમ નિષ્ઠા ના કેવાય ભ્રમ નિષ્ઠા એનું નામ કેવાય ગધુ કપાય તો સમાધિ વ્યવસ્થા હા તો શાંતિ ના જાય શું કહ્યું તમને કપાય તો વધુ આવે ખરો ને ત્યાં બધું કામ આપણું નીકળી જાય બધું કામ આપડું કરીએ કારણ કે પોતે કરતા નથી શું છે કરતા નથી કરતા થાય ત્યાં કર્મ બંધાય કર્મ બંધાયું ઉઠી જતા રે ખરી વાત છે એટલે અમારી પક્ષપાતી વાણી ના હોય અમારી વાણી કેવી હોય દરેક ને માફાતા આવે નથી પણ ભગવાન નહીં બોલ્યો બહાર થઈ જાય આમ થઈ જશે એવું બોલ્યો બાર થઈ જાય જેને કઈ થવાનું નથી એ છે ભગવાન છે કેટલા વર્ષથી જ્ઞાન લીધું એક મિનિટ પણ શું થાય અમે કહ્યું છે કે આ જ્ઞાન લેશો નહીં આજ્ઞા મળ્યા જો ઊંચે બઉ પડવાની સ્થિતિ બઉ બઉ ઊંચું છે કરવું પડે આ તો પાસ થઇ ગયા કશું કરવા મુશ્કેલી આવે છે એવું લાગશે ભગવાન તાર જોઈને થઈ ગયો શું કયું ભગવાન તમારા બેઠેલા છે અહી બેઠેલા છે તમારા એ તો વ્યક્ત થયા નથી લક્ષ્મી સમૂહ સન્મુખ થયા છે ના ના સન્મુખ થાય છે આખું જગત લક્ષ્મી પાસે સન્મુખ તો બધા થાય છે રમેશાનુ છે ભીમુ જ છ ઉદાસીન બેની આવે તો ની મારવા ના આવે તો ના ના આવે નમસ્કાર ઉદાસી મોટા મોટી વસ્તુ હિન્દી આવે તો ગણી ને લેજો બધી અને વાપરજો ગણીને પણ આવે તોય ભલે ના આવે તોય ભલે એવું આ દુનિયામાં કોઈ ચીજ બંધન કરતી નથી લક્ષ્મી વક્ષ્મી કોઈ ફક્ત પરિ લૂંટ ચાલે ત્યાં બંધન છે તેમાં બંધન છે જ નહીં આપણું આ જ્ઞાન એવું છે કે બધે જ છોડાવે પણ પરથી ભૂલચુક તો કરે માં ના કરે માસ ભૂલ કરે બીજું ભાદર ના પાડી દે ના કરો ના કરો ના કરી સ્ત્રીઓને પર પુરુષ અને પુરુષ ને પર સ્ત્રી એ મોટા મોટું જોખમ હોય તો આ જ્ઞાન મળ્યા પછી આ જ્ઞાન મળ્યા નહી જોખમ જ નહીં તો શું તે નરક જવાના હતા પરિર હોય તે અધિકારી થઈ ગયો મોટા મોટું જોખમ પરસ્ત્રી શું કે સ્ત્રી નો નથી પણ તારીખ પર મુસલમાનો મુસલમાનો પુરાણ ચાર જે પણ હું રખડેલ બા છૂટ આપી હતી હરૈયું ઢોર ના થઈ નિયમ બઉ મોટી આપણા અહીંયા પારા સાપ લોક છે અને પારા ને કેવું મનુષ્ય પણ છે જ કેમ છે મનુષ્ય કોનું નામ કેવાય પરિસા કરે એનું નામ મનુષ્ય કહેવાય માનવતા માનવતા એટલે એટલે અહીં જોખમે આટલું છે એ અહીંયા મારી પાસે કોઈની ભૂલ ચૂક થતી હોય તો મારી પાસે છોડાય જવું એ પણ વિધિ કરી આપી આ જ્ઞાન પેલા પછી જાત જાતનો કર્મો લઈને કોણ કેવો બંધેલો શું કેવો તે પણ મારી પાસે માફ કર્યું પર પુરુષ અને પર સ્ત્રી માનવ માનવ નો અધિકાર કેટલો કે જે પોતાને પરિણત હોય અધિકાર નું હોય એટલું જ સારું બીજું પારકું લેવાય નહીં કેમ લાગે માનવતા અધિકાર માનવતા સિવાય બી સમાજ વિચિન્ન થાય ને સમાજ વિચ્છિન્ન થાય પ્રજા પાસે એટલે નિયમો કરેલા મારું એ મારું તારું એ તારું તારું મારે જોયે નહી મારું તને આપવું નહીં માનવતા કેવાય મારું આપવું દેવી ગુણ પણ મારું તારું શું કે તારું એ તારું પણ મારું તારું કે પોતાનું હોય તે આપી દેવ એવા દૈવી ગુણ વાળા હોય ને ના હોય મોટા મોટું છે પરસ્ત્રી નો ત્યાગ થયો ભગવાન થવા મળે શું કયું એ રોગ મોટો છે નહિ ઈચી રાતે છે શું કયું ગાયો બેસો ચાલે પણ હું આ ગાયો બેસે કચ્યું નથી વિવેક કરવામાં આવે છે કુદરત નું બંધન જ એવું છે મનુષ માં આવ્યો તો બંધન જ ભાઈ કેવું ના મુશ્કેલ તને કોઈ પસ્તાવો થયા વાત હોય કારણ બધું મારી પાસે જતા છે હું કરતા નથી એટલે જો કરતા તો મને બંધન થાય કેવું કરતા તમને શું દેખાડું કામ કરે આવે બીજી કેટલી છોકરાઓને બિચાર મુશ્કેલ ને વિચાર હોય કોઈ ઉપદેશ નથી હાલત કોઈ મારા જે ઉપદેશ આપ્યો વિષય ઉપયો ચોરી કરતો હોય ચોરી ના કરતો ઉપદેશ કેવી રીતે આપી શકે માણસ જોખમ તો સમજ ના પડે જોખમ કે નહી લોકો આ જગત ના કોઈ કે તમે તો બઉ સરસ છો સરસ છો મસ્ત તમે બોલે એ વિષય નથી પ્રકૃતિ દાદાજી તમે એક વાર બોલે પ્રકૃતિ એ વિષય નથી તો એ કેવી રીતે એમ કે પ્રકૃતિ એ વિષય નથી એમ એવું કેદ રહી છે શાદી કરી ને લગ્ન કરવું તો બધા એ લોકોએ કહ્યું આ થી તને પણ પછી એની જોડે ભરતો હોય कोई करे करे खरा, और बार की हुआ तो, ना, वीरा, इलेक्ट्रिक गैसा कर इलेक्ट्रिक, इलेक्ट्रिक गैस એક ગરમી ની વેદના છે એવું ઇલેક્ટ્રિક ગરમી ની વેદના બીજી ઠંડી બધી ઠંડી છે તો એના પથરો આવડો મોટો ના રહે ઘણા કણ સુડા પડી જાય એટલી બધી ઠંડી છે ત્યાં પણ જવાનું છે ત્યાં તો અતાર બંધ થઈ ગયે છે ઠંડી વાળી તો જોખમ બધું બંધ થઈ ગયું આ ગરમી વાળી જોખમ ચાલુ છે કેટલાક પાક કરી શકે એટલે આગળ ત્યાર નરકો બંધ થઈ ગયા એવા પાક કરનારા અત્યાર ધર્મ જન્મતા જ નથી આ નાના પ્રકારના ચાર પાપ છે આ તો બધા મહિને માર મારી કરે બહાર મારતો નથી કરે ભાઈ અંદર ને અંદર માર માર કરે તને સમજાય મેં કહ્યું તે પણ પ્રકૃતિ વિષય નથી દાદા નથી સિવાય પાર જો તમે બધું જોખમ લઈ પડો તો પછી દુનિયામાં તમને ફાવ માલવાનું થઈ ગયું પરિના જોખમ માં તો કેટલા કેટલા જોખમો ભરે કરવી પડશે એની રખાત જોડે જન્મેલા છે માને મારા જ્ઞાન માં હોય શું કહ્યું દીકરો ઊંચી નાથ નો હોય માં નિશ્ચિના માધોગત નીચી નાત નો હોય દીકરો જાય ભયંકર જોખમો ગયા અવતારે સિંહ હોય આ અવતાર જોખમ વાળું જગત છે મેં બીજી રીતે કઈ જ ભાઈ ને આ એક જોખમ છે આ તો પેલેથી એમ કેતા રહ્યા છે કે આ એક જોખમ છે પણ બહુ ખુલ્લું ના બોલીએ જોખમ માં સપડાયેલો હતો મારો કઈક આપડી પાસે દવા હસ્ત નો ઉપાય તો કરવો પડે ના તને કદું કહેવાય તારો ઉપાય કઈ કહેવાય